શ્લોક નંબર વન ટ્વેન્ટી એટ મદાશ્રિતાના ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણા જે પુરુષો અને સ્ત્રીઓ તે સૌના ધર્મની સૌને પોતાને કહેલા ભક્તિ એ સહિત ધર્મની એકાંતિક ધર્મની રક્ષા કરવા માટે તેમના આચાર્યપણાને વિશે સ્થાપન કરેલા त्रीजाओ मोक्ष ने चाहता एवं चारे वर्णना पुरुषों ने दीक्षा आप अर्थात सामान्य महादीक्षा योग्यता अनुसार श्री कृष्णना मंत्र ने दीक्षा आप अनुग्रह करव अर्थात मारो आचार्य स्थापन न मूलभूत हेतु मुक्षुओन संसारोधरण है संसार थकी उद्धार करने आचार्यों की स्थापना करी है તેથી તેઓની મુખ્ય ફરજ અને મારી તેમના પ્રત્યે મુખ્ય મહત્વની આજ્ઞા છે તેનું ઉલ્લંઘનતા સંપાદન માટે આજ્ઞા અવશ્ય પાલન કરવાની છે મેં જે હેતુ માટે તેમને આ સ્થાન પર રાખ્યા છે માટે તે હેતુ ચરિતાર્થ કરવો તેઓ કેવળ વિદ્ય પત્તિ ગુરુપદ યોગ્ય નથી પણ મારી આજ્ઞાથી મંત્ર ના પણ ઉપદેશા ગુરુ સંપત્તિથી તેઓ કેવળ વિદ્યા સંપત્તિથી ગુરુપદ યોગ્ય નથી પણ મારી આજ્ઞાથી મંત્રના પણ ઉપદેષ્ટા ગુરુ છે એકાંતિક ધર્મની રક્ષા કરવા માટે તેને તે પદ પર રાખ્યા છે અર્થાત તેમના એકાંતિક ધર્મમાં પ્રતિકૂળનું નિરસન અને અનુકૂળ સંપાદન કરાવી કરાવીને તેમનું અધ્યાત્મ પોષણ કરવાના હેતુથી पद नीक्षा पांचरात्र कहूण क्षत्रियन वैश्यान सत्शुद्रा मुख मु विष्णु भक्ति रतीन साधुन સાધુઓ ગુરુએ દીક્ષા આપવી શ્લોક નંબર વન ટ્વેન્ટી નાઇન અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોત પોતાના વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સત્સાસ્ત્ર અભ્યાસ આદર થકી કરવો એકસો ત્રીસ માં શ્લોક માં મૂળ પુરુષ નો શ્રીજી મહારાજ નો આચાર્ય પદ સ્થાપન નો હેતુ એકસો અઠ્યાવીસ માં શ્લોક માં મૂળ પુરુષ શ્રીજી મહારાજ આચાર્ય પદ સ્થાપન હેતુ જે મુક્ષુ આત્માઓને સામાન્ય અને મહાદીક્ષા આપી પરમાર બતાવે છે તે બંને આચાર્યોએ પોતાના આશ્રિત શિષ્યોને પોતપોતાના જુદા જુદા કહેલા ધર્મોમાં તે તેના અધિકાર પ્રમાણે વ્યવસ્થિત રીતે રાખવા ગ્રહસ્થોને ગ્રહસ્થના ધર્મ ત્યાગીઓને ત્યાગીઓના ધર્મો સ્ત્રીઓને તેમના ધર્મ પ્રમાણે પ્રવર્તવવા તદ ઉપરાંત જેની જેવી એકાંતિક ધર્મ જે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ તેમાં પ્રવર્તાવીને પરમ એકાંતિક ધર્મમાં રાખવા પરમ એકાંતિક ધર્મમાં પહોંચાડવા જે સાધનાત્મક ધર્મ છે વાયુ ને બાયુના ધર્મ પ્રમાણે રહેવું ગ્રહસ્થ ના ધર્મ એમાં જેની જે યોગ્યતા હોય એમાં એને પ્રેરવા અને એમાં એને આગળ માર્ગદર્શન આપવું જો ગુરુઓ પોતાના શિષ્યોને ધર્મ માર્ગમાં ન પ્રવર્તાવે અને કેવળ ભાગ ધર્માદો લેતા રહે તો અધર્મમાં રહીને શિષ્યો જે પાપ કરે તે ગુરુને લાગે છે તે શંખ કહ્યું છે કે રાજા પ્રજાના સમલમ યાતી ધર્મ અશિક્ષયન આચાર્યો નિજ શિષ્યાનામ સ્ત્રી સ્ત્રીમ તત્પતયસ્ત થજાને ધર્મનું ધર્માચરણ શિક્ષણ નહીં આપી શકતા રાજાને પ્રજાયે એ કરેલું પાપ લાગે છે પાપ તો કરવાના હારી શિક્ષા ન આપે તો મોડું કરવાના મોડું કરે તો એનું પાપ લાગે ઢોલ ગમાર ચમાર અર નારી અધિકારી છે એ આનો શિક્ષણ દેનારા છે અને એનો જે ફાયદો છે એ શિક્ષણ દેનારાનો ટાળના કે અધિકારી એટલે જો ઢોલ હરખો નો વાગતો હોય તો એ ઢોલ નો વાઘ છે એ તો વગાડનાર વાગ છે વગાડતા આવડતું નથી વાઘ એવો એટલે એવી રીતે ઢોલ ગબાર ચમાર હાર જેને કઈ ખબર ન પડતી હોય આ બધા એને હાકનારો છે કેવો એની ઉપર આધાર એટલે હાંકનારા નો વાઘ છે એટલે એને હારે રસ્તે જો પ્રવર્તાવે તો પ્રવર્તા કોઈને મળે અને હારે રસ્તે નો પ્રવર્ત આવે તો પેલા મોડે રસ્તે પ્રવર્તે જાણે કારણ કે એનો ભાગ ખાય છે એની સેવા લે છે ગુરુ ઓ શિષ્યો સેવા લે છે પતિઓ પત્નીઓની સેવા લે છે અને રાજા પ્રજા પાસેથી કર લે છે એટલે ખાલી એનો અધિકાર જ નથી એમ એની ફરજ હોતી અધિકાર ભોગવે પ્રજાને ધર્મનું ધર્માચરણ શિક્ષણ નહીં આપી શકતા રાજાને પ્રજા કરેલું પાપ લાગે છે ધર્માચરણનું શિક્ષણ નહીં આપનારા આચાર્યને ગુરુઓને શિષ્યો એ કરેલું પાપ લાગે છે અને સ્ત્રીઓ કરેલું પાપ તેમના પતિઓ લાગે છે તેમજ બાળકો એ કરેલ પાપ માધર્મા ચરણના પાપ થકી પરિરક્ષણ વિભાગ કીધું છે નાનું બાળક હાવજ પાપ કરે તો મા બાપ ને સમજણ નું હોય પછી મીડિયમ અવસ્થામાં અર્ધું અર્ધું લાગે જો એને રોકે નહીં તો પછી હોળ વર્ણો થઈ જાય હમદણો થઈ જાય પછી એને હોવાનું લાગે છોકરા પણ એને કોઈ દી શિક્ષણ ન દીધું હોય તો એ આખી જિંદગી કરે એમાંથી આના મા બાપ ભાગ મળે કોઈ કોઈ દી એને યાદી જ ન દીધી હોય ભાગ મળે શિષ્યોને એવું કોઈ દી યાદી જ ન દીધી હોય માટે અધર્માચરણના પાપ થકી પરિરક્ષણ કરીને શિષ્યની યોગ્યતા અનુસારે કર્મયોગ નાની યોગ ભક્તિયોગમાં પ્રેરીને ધર્મે સંસ્થાપિયા એટલે એના ધર્મમાં એનો કંટ્રોલ કરવો કંટ્રોલ કરવો એના હાથ ની વાત છે એટલે જો નો કંટ્રોલ કરે તો આઉટ ઓફ કંટ્રોલ થઈને જે કઈ થાય એનું ફળ મળે કાં તો એની છૂટાછેડા કરી નાખવા કે ભાઈ તમે તમારા રસ્તે નું આપણે આપડે તમે તમારી રીતે જેવો વાંધો નઈ છોકરા ને છોટાછેડા કરીએ ન હોય કે પણ એની ફરજ છે કે જેટલું કહેવાનું હોય ને એની ફરજ હોય એટલું બજાવી દે અને એમ છતાં પછી પાપ કરે તો પછી ભાગીદાર રાજા છે એ પ્રયત્ન કરે પ્રજાને ધર્મમાં રાખવા માટે અને છતાં કઈ બધી પ્રજા છે ધર્મમાં રહે એવું કઈ ન હોય એમ પછી એનું પાપ કરે તો એના માથે હોય તો રાજા એની ફરજ છૂટી ગયો કહેવાય ગુરુ એની ફરજ છૂટી ગયા કેત કઈ દીધે અને પતિ જો એને ને કહી દે આ પ્રમાણે આમ કરવાનું અને પછી જો ન કરે તો માટે અધર્માચરણના પાપ તકી પરિરક્ષણ કરીને શિષ્યની યોગ્યતા અનુસારે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિ યોગમાં પ્રેરીને પરમ એકાંતિક ભાવ જે શ્રીજી મહારાજમાં અનન્ય ગિકતા પ્રમાડવી તે આચાર્યજી નું સૌ પ્રથમ કર્તવ્ય છે જ્ઞાન યોગમાં કે ભક્તિ યોગમાં એની પાત્રતા પ્રમાણે રોકરવા એનું ડેવલપ કર્યું કેવાય અને સ્વે ધર્મે પોત પોતાના ધર્મમાં ધર્મ બહાર ન જવું એનો કંટ્રોલ કર્યો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિ યોગમાં પ્રેરીને પરમ એકાંતિક ભાવ જે શ્રીજી મહારાજમાં અનન્ય ગતિકતા પમાડવી તે આચાર્ય નું સૌ પ્રથમ કર્તવ્ય છે તેનો આદેશ આપે છે મૂળ છે તે મુંડકોપનિષદમાં કહ્યું છે કે યમયમ લોકમ મનસા સમવિભાતિ વિશુદ્ધ સત્વઃ કામયતે કામાન तम तम लोकम जयते तांश्च कामांश तस्मात्म यर्चय भूति काम निर्मल अंतकरणवाड़ो पर साक्षात्कार करना मन में संकल्प करे जे जे कामनाओ स तोकने भोग ने छे સત્ય સંકલ્પરૂપ મહિમા સાક્ષાત્કાર વાળા પુરુષનું પૂજન ઐશ્વર્ય ઈચ્છનારા એ કરવું માટે પોતે આચાર્ય અને તેમના ગુરુપદે વિરાજિત હોવા છતાં શ્રીજી મહારાજના એકાંતિક સંતોને માનવા સાધુઓને માનવા પૂજવામાં ન આવે તો આચાર્યએ કરેલું ભગવાનનું પૂજન પૂજન પણ પૂર્ણ ફળ આપતું નથી ભગવાન ના ભક્ત અનાદર કરીને ભગવાનને પૂજે તો ફળ નો મળે પૂજ્ય પૂજા વ્યતિક્રમા એમ શ્રેયો પ્રતિ પૂજ્ય પૂજા વ્યતિક્રમા એને ગુરુ બેઠા હોય અને આઉટલાઈન નો હોય અને એને પૂજાવીને સીધો ભગવાન જોડાવા જાય તો એ જોડાઈ શકે એને કોઈ રોકતું નથી પણ એને શાસ્ત્ર રોકે અને શ્રીજી મહારાજ ના પાડી રોકેહાજરી મુક્ષુ હોય નહીં તો જોડાય એમાં વાંધો કેવી ભગવાન મર્યાદા કીધી સાધુ સેવા ને સાધુ રાજીપો છે એ સુખ માટે છે જીવ અને ભગવાન ની સેવા ને ભગવાન રાજી પો છે એ કલ્યાણ ને માટે છે મહારાજ કે સાધુ માં અને ભગવાન ના ભક્ત માં નિષ્ઠા હોય તો એનું કાળ કર્મ પ્રારબ્ધ બધા ઊંધા હોય તો એ ધૂનુ ન કરી શકે અને એની નિષ્ઠામાં જો એનો વાંધો હોય તો કાળ કર્મ બધા હવળા હોય અને ભેળો હું હોતે જાઉં તો એનું સારું ન કરી હું પોતે જાઉં તો એનું સારું ન કરી એટલે મહારાજે અને શાસ્ત્ર માં એવી કીધી છે કે પૂજ્ય પૂજા વ્યતિક્રમ કહેવાય એમ એને આ પૂજવાની જરૂર છે સામે એને અને પછી ભગવાનને પૂજવાની જરૂર છે ભગવાનને આને ભગવાનને મૂકીને પૂજવા એવું કહે છે ને પણ આ તંદુરસ્ત રસ્તો છે અને ઓલો છે ને એ ડિસીઝ લાગુ પડી ગયો છે તો એને ક્યાંક ડિસીઝ લાગુ પડી ગયો છે રોગ લાગુ પડી ગયો છે એટલે રોગમાં તો પછી ફળ આવે આપણે પાક વહેવો હોય અને ઉગતા જ રોગી થઈ ગયો હોય તો એમાંથી હું ફળ થાય ગોગળિયું થાય એને ક્યાંક કુરાજી કર્યા છે રઘુવીરજી મારે સાપ થઈ દીધું રઘુવીરજી મહારાજ તો એમ કે એકદમ ભક્ત હતા પણ એવું કહી દઉં અને આનંદ સ્વામી તો થોડાક રજોગણી હતા મહારાજ પૂજા પાઠ બધું ઈ કરાવતા મહારાજ ના અવાજ વાઘા ધરાવવાના ટાણ હશે એવું પણ છતાંય મહારાજના સેવક હતા ને મહારાજ સેવક હતા એટલે એને કોઈ રોકી ના હોય એને એને રાજી કરવા એને બઉ જોવું નહી કે આ પૂરો નથી એમ એને તો ભગવાન જોડાવા માટે એને હેલું પડે અને નહિ તો ગમે ઓ ડાયો હોય તો જોડાય નથી એક તો બધે જાણે કે આને આપણે જોડાઈ જવું હોય મીડિયા વાયા મીડિયા હું જરૂર છું તો ન જો કોઈ હાજર હોય જ નહીં ભગવાન નિર્મળ અંતો ને પરમાત્મા નો સાક્ષાત્કાર કરનારો જે જે લોકો નો મનમાં સંકલ્પ કરે છે અને જે જે કામનાઓ સેવે છે તો તે તે ભોગ ને પામે છે ઈચ્છનારા એ કરવું માટે પોતે આચાર્ય અને ઐશ્વર્ય ઇચ્છનારા એટલે આ લોક સુખી થવા વાળા થવાની ઈચ્છા હોય એને તો ખાસ કરો ભગવાન જોડાવાની ઈચ્છા હોય એને પણ ખાસ પામે એમાં ભગવાન પામી ગયો ઈચ્છા છે તો મૂકવા નહી પોતે આચાર્ય ને તેમના ગુરુપદે વિરાજિત હોવા છતાં શ્રીજી મહારાજના એકાંતિક સંતોને માનવા સાધુઓને માનવા પૂજવામાં ન આવે તો આચાર્યો કરેલું ભગવાનનું પૂજન પણ પૂર્ણ ફળ આપતું નથી ભાગવતમાં એમ કહ્યું છે કે યત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધિ કલત્રિશુ ભૌમ યજિ યતીર્થ બુદ્ધિસલિલ કરીચિત જનેશવિઘ્નેશુ સય ગોખર જેમ મનુષ્યને વાત પિત અને કફ આ ત્રણ ધાતુઓથી બનેલા પોતાના શરીરમાં આત્મબુદ્ધિ મૂર્તિઓમાં પૂજ્ય બુદ્ધિ છે અને ગંગાજળ આદિમાં તીર્થ બુદ્ધિ છે તેવી જ આત્મબુદ્ધિ મમત્વ બુદ્ધિ પૂજ્ય બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ જો ભગવાનના ભક્તમાં નથી કરતો તો તે બળદ અને ગધેડા જેવો છે પશુ છે શ્રી કૃષ્ણ ભગવાને શ્રુતદેવ બ્રાહ્મણને કહ્યું કે કહ્યું છે કે તસ્મા બ્રહ્મઋષિન એતાન બ્રહ્મન સત્શ્રદ્ધાર્ચય એવંચેદ અર્ચ અર્ચીતો અસ્મદ્ધા નાન્યથા ભૂરી ભૂતિભી હે બ્રહ્મન તમે આ બ્રહ્મર્ષિઓને મારી ભાવનાથી પૂજો એમ જો કરશો તો માનો તમે મારી જ પૂજા કરી છે નહીં તો ઘણી કિંમતી સામગ્રીથી પણ મારી પૂજા થઈ શકતી નથી ભાગવતમાં બતાવ્યું છે જે આ અર્ચાયામ એવ હરયે પૂજામ હે શ્રદ્ધે ન તદ્દ ભક્તેશું ચાન્યસુ સ ભક્ત પ્રાકૃત સ્મૃતા જે મનુષ્ય મૂર્તિમાં જ શ્રદ્ધા રાખીને ભગવાનની પૂજા કરે છે પણ બીજા ભક્તો માં ભાવથી ભગવત બુદ્ધિ પૂજા નથી કરતો તો તે પ્રાકૃત ભક્ત ગણાય છે પેલા નંબર નો નહી પેલા નંબર નો તો એ કે જેને ભગવાન ના ભક્ત બુદ્ધિ થાય તો એ પેલા નંબર સુખી થયા અમરીશ ની આર્યા એટલે નવમ સ્કંદ માં દુર્વાસા આગળ પણ ભગવાને કહ્યું છે કે નાહ માત્માસા સાધુ ભીર વિના મારા ભક્ત અમરીશ તો કઈ ગ્રહસ્થ હતા ને પણ ભગવાને એવું કહી દીધું હું એવી ઈચ્છા નથી રાખતો હું એવો નાચ્યો નથી કે કોઈક મને કોઈક આપી દે અને ભગવાન ભગતને તારવી દે અમે પૂર્વે કહેલા સત્તાસ્ત્રો નો અભ્યાસ આદર થકી કરવો પ્રેમપૂર્વક કરવો કોઈને એવી શંકા થાય કે આચાર્ય આચાર્ય તો અને સાધુએ પણ ભગવત પરાયણ થવું એમને શાસ્ત્ર અભ્યાસ ની શી જરૂર છે શાસ્ત્ર નો અભ્યાસ કરવો આપણે તો બસ માળા લે ને બે પરાયણ થઈ જાય માળા લેવાથી ભગવત પરાયણ થવાય કે શાસ્ત્ર ને આધારે ભગવત પરાયણ થવા માળા લે તો ભગવત પરાયણ થાય પરાયણ તો માળા લે તો કે શાસ્ત્ર બધા ઘણા ભણે છે પંડિતો તો એને બધા તમે ભગવત પરાયણ કે કાશી માં જાવ તો ઢગલા છે શેરીઓમાં આપણે ભર્યા હોય તો એને ભગવત પરાય ના અભ્યાસી શાસ્ત્ર ના આધારે તો માળા તો એને બધા શાસ્ત્રના આધારે જ લીધી હોય ને શાસ્ત્ર ના આધારે માળા લઈને બેળામાં માળા લેવા માં શાસ્ત્ર આધાર શું જોવાનું માળામાં શાસ્ત્ર શિક્ષક ઉપર રાખવાની કોઈ ને એવી શંકા થાય કે આચાર્ય પણ ભગવત પરાયણ થવું એમને શાસ્ત્ર છે એવું નથી કે ભગવત પરાયણ થવું એટલે જીવનમાં ભગવાન રાખવા માળા ફેરવવી ભગવાન ભક્તિ કરવી ભક્તિ પરાયણ થવું એમને ભગવત પરાયણ થવું કેવાય ભગવત પરાયણ બીજું કેવી રીતે થાય પરાયણ એટલે હું એમ પરાયણ એટલે એના વિના હાલ ભગવત પરાયણ થવું એટલે ભક્તિ પરાયણ ભક્તિ વિના ભક્તિ કર્યા વિના રહી નો તો એ ભગવત પરાયણ થાય ને પારવી પારવી ભક્તિ કરે ભગવત પરાયણ કહેવાય ભગવત પરાયણ તમે કોને કહ્યું આપણે સ્વામી જોગી સ્વામી કહીશ અખંડ ભગવત પરાયણ તો એ અખંડ ભગવ પરાયણ એવું ક્યારે આપણે કહીએ છીએ ક્યારે કહી એના વિને બીજું આપણી ખોડે કાયદો કરે એ ખાલી ભક્તિ જ કરે એટલે ભક્તિ વિને ન રહે કહે ત્યારે એને પરાયણ શબ્દ આપે ભક્તિ કરતા હોય પારવી પારવી તો ભગવત પરાયણ નો કહેવાય ભગત કહેવાય ક્યારેક ક્યારેક ભક્તિ કરે છે એટલે ભગત પણ ભગવત પરાયણ તો એના વિના હાલે તો ભગત પરાયણ એટલે ભક્તિ પરાયણ હોય એમને ભગવત પરાયણ કેવાય બીજું તો ભગવાન પરાયણ હું બીજું એક આશરો છે એ ભગવત પરાયણ કહેવાય એમ આધારે એને નવતા ભક્તિ કર્યા વિના રહેવાય નહીં એટલે ભગવત પરાયણ તો તેમ માનવું ઠીક નથી બે વેદ તવ્ય પરાચ અપરાચ એક થી ભગવાન એને વસ થઈ જાય છે એ પરાવિદ્યા છે પરાવિદ્યા છે એ ભગવત પરાયણતા છે એ શાસ્ત્ર અભ્યાસ તો પરાવિદ્યા કઈ ભણવી હે બે ભણવી તો પરા માં ખોટ આવે ને તમારી થાળીમાં બે વાના આવે પીરસવામાં એ ગાજરાનો અથાણું આવે અને ઓલું આવે તો ગાજરા ખાવી નાખો પેલા શરૂઆતમાં પીઝા ખોટ આવે ને કે ન આવે એટલું ઓછું ખવાય કે નહીં તો બે વિદ્યા બધી હરકી થોડી છે બે તો ભાઈ શું કરવું ગાદરા ખાય છે હરખું તો નથી એ આપડે કઈ છે તો દ્વેદ વેદી પરા પરા પરાના પરા બે હરખી છે પરાવિદ્યા એટલે હું ભક્તિ પરાયણ થવું પરાવિદ્યા કેવાય ભગવાન પૂજા કરવી ભગવાન સેવા કરવી એ બધી પરાવિદ્યા છે અપરાવિદ્યા એટલે હું શાસ્ત્રનું પઠન પાઠન એ અપરાવિદ્યા છે એવું નારદજી એને કોઈ કીધું છે ને કોઈ કીધું નારદજી તો અપરાધ ભેડિયાનો છો ને આપડે પાસે જ થઈ ગયા બી એ કે નહી હાથમાં લીધું એટલે પાસે જ થઈ ગયા આપણે હાથમાં લઈ એટલી વાંધો જ નો આવે એમ નારદજી માનતા તારે એમાં કઈ વાંધો નથી આપણા પૂર્વ નારદજી નારજીમાં બે હવાની ભગતજી પણ કે મારે ગ્રેજ્યુએટ છું હું તો એકાડીયા બે હે નહી પરા ને અપરા શું ભાઈ મેળ તો આવ્યો નઈ કઈ સાધુઓ પરાયણ થવું એમને શાસ્ત્રાભ્યાસ ની સી જરૂર છે શાસ્ત્ર અભ્યાસ તો અપરાવિદ્યા છે તેમ માનવું ઠીક નથી બે પ્રકારની વિદ્યા માનવામાં આવી છે પરા અને અપરા તેમાં પરાવિદ્યા ઊંડો અભ્યાસ તેમાં પરમાત્માના અપરોક્ષ સાક્ષાત્કાર કરવામાં પરાવિદ્યામાં પરોક્ષ વિદ્યાનો શાસ્ત્રાભ્યાસ ઉપકારકતા છે પરોક્ષ વિદ્યા એટલે શાસ્ત્ર પરાવિદ્યામાં પરોક્ષ વિદ્યા ની ઉપકારકતા છે પરાવિદ્યામાં પરોક્ષ વિદ્યા એટલે શાસ્ત્ર અભ્યાસ ઉપકારકતા છે એ આમાં મદદ થાય છે એમાં ઓછું નથી થતું તમે જેટલો શાસ્ત્ર અભ્યાસ ઊંડો કરશો એટલું તમને ભગવાન જોડાવાનું હેલું થાય ઊંડો શાસ્ત્ર અભ્યાસ કરે તો ભગવાન શું છે અને આદુ પાક વધારે ભૂખ લાગે એવું છે આદુ પાક હોય તો પછી ક્યાંય નરે રોંઢે તોડે ને તો ખાધું જ હોય પણ પછી રોંઢે હોતે એમ શાસ્ત્ર અભ્યાસ કરે એટલે ટાઈમ બી ના હોય ભગવાન દોડવા મળે ઉપકારક છે જેટલી જેટલી ઊંડો અને હારા આશય થી શાસ્ત્ર અભ્યાસ કરે પુરાણી થવા હાટું જ કરતો હોય કે કથા કરવા ભૂખ ન લાગે પણ ઓલામાં હારા આશય પરાવિદ્યા વધારે ઓલી ખાય જ નહીં પરાવિદ્યા ની ભૂખ ન લાગે પરાવિદ્ય થી ને ધરાઈ જાય હવે હમણાં નહીં ઊભકી જાય તેમાં પરમાત્માના અપરોક્ષ સાક્ષાત્કાર કરવામાં પરાવિદ્યામાં પરોક્ષ વિદ્યા નો ઉપકારકતા છે તે બંને વિદ્યાઓમાં ઉપકાર્ય ઉપકારક ભાવ હોવાથી નો અભ્યાસ છે એ ઓલા ઉપર ઉપકાર કરે છે અને આ ઉપકાર્ય છે જેટલો શાસ્ત્ર નો અભ્યાસ વધારે થાય એટલી ઓલી પુષ્ટ થાય શાસ્ત્ર તો શાસ્ત્ર લખ્યું છે ભગવાન છે એ શાસ્ત્ર જેટલું જેટલું ડીપ જાય જેટલું ઊંડો શાસ્ત્ર નો અભ્યાસ એટલું એને વધારે એની થાય અને એની સ્થિતિ થાય એટલે એ થઈ ગઈ સ્થિતિને પરાવિદ્ય કેવાય કે નહીં સ્થિતિને પરાવિદ્ય કેવાય ને ભગવાન ની ભક્તિ કરવાથી એવી સ્થિતિ થાય છે સાક્ષાત અપરોક્ષ અનુભવ કરી ચુકેલા મુક્ત પુરુષો પણ જયારે સમાધિ બહાર આવે બહાર વર્તે ત્યારે શાસ્ત્ર અભ્યાસ કરવો ગોપાલ સ્વામી ગુણાપિત સ્વામી ની એને સમાધિ કરી પછી શાસ્ત્ર અભ્યાસ પેલા સમાધિ થઈ ગઈ હતી ગોપાલ સમાધિ ક્યારે હતી સમાધિ ક્યારે હતી અને ભણ્યા ક્યારે સમાધિ માંથી બારા નીકળી ને ભીણ્યા છે સમાધિ માંથી બારા નીકળી ને પછી ભણ્યા કારણ કે સાક્ષાત અપરોક્ષ અનુભવ કરી ચૂકેલા મુક્ત પુરુષોએ પણ જ્યારે સમાધિથી બહાર આવે બહાર વર્તે ત્યારે પ્રેમપૂર્વક શાસ્ત્રાભ્યાસ રૂપે પરોક્ષ વિદ્યાનો અભ્યાસ કરવો એમ કરવાથી પરાવિદ્યામાં તેને વધારે વિશદતા પ્રાપ્ત થતી રહેશે સંભાવનાઓ પ્રાપ્ત થશે માટે સત્સા અવશ્ય પણ કરવો તો ઘણા જૂના સંતો અભ્યાસ નથી કર્યો હોય તો ભગવત પરાયણ હોય તો છતાંય એવું નથી કે આને બોલવું જેમ પણ આ ન હોય તે શાસ્ત્ર નો અભ્યાસ કરો સમાધિ હોય તો જૂના સંતો એ તો એ સમર્થ હોય ને ન કહ્યું હોય ગુણા જેવા હોય પણ ગુણાતી શ્લોક જેટલા શાસ્ત્ર ને આવડતા આવડે છે તે બહુ શ્રુત હતા શાસ્ત્ર નો તો એવો નહોતો એમ બ્રહ્મવિદ્યા માં બોલા માં પારંગત હતા શાસ્ત્ર અભ્યાસ એને નહોતો એવું ન કહ્યું શાસ્ત્ર નો અભ્યાસ તો હતો પણ આપણી ઘોડે ભયણ ન હોય ને શાસ્ત્રી ન લીધી હોય એટલે ડિગ્રી ન લીધી એનાથી એનાથી ભય નથી એવું મહારાજ ક્યાં ખુદ ભા મહારાજ ભયણ નથી ને કઈ એટલે આ મોટા સંતો ભયણા નો હોય તો એને શાસ્ત્ર અભ્યાસ બહુ હતો અભ્યાસ નારાયણ સ્વામી ભયણા નતા પણ શાસ્ત્ર તો એટલા કે સાભળાતા સતત સાંભળતા જ રહેતા કોઈ ભણનારા સંતો સાંભળાવે સ્વામી બહુ રાજી થતા એટલે એને બહુ શ્રોત પોતે ભણ્યા ન હોય પણ સાંભળ્યા બહુ હોય તેનો અર્થ એ શાસ્ત્ર નો અભ્યાસ જ છે બધા એમ પાંચ માળા ફેરવીને ખલે મારવા મળે ચારે બાજુ તો એને સ્થિતિ થઈ જાય અભણ્યા હોય એટલે સ્થિતિ ન થઈ જાય હલાડા મારવા થાય એનો ટાઈમ ક્યાં કાઢે એનો ટાઈમ ક્યાં કાઢે બીજું આખો ચોવી કલાક ટાઈમ જો ભગવાન ને ભજન માં કાઢતા હોય તો એને શાસ્ત્ર ભણવાની જરૂર નહી વાંધો નહીં અભ્યાસ ચાર પ્રકારે થાય છે તો એવું કીધું કે સમાધિ માં જાય અને સમાધિ માંથી બાર આવી શું કર્યું સુખદેવજી ક્યારે અભ્યાસ કર્યો ક્યારે અભ્યાસ કર્યો બ્રહ્મસ્થિતિ માંથી બહાર નીકળી અને પછી શાસ્ત્ર ભાગવત અભ્યાસ કર્યો બહાર નીકળે શાસ્ત્ર નો અભ્યાસ કરીને પછી બ્રહ્મસ્થિતિ માં ઘરે આવી ઇંગ્લિશ કરળી નાખશે આ બધા કે નહી ઇંગ્લિશ ફિંગલીશ કીધું એને કરવા કરવું આપણે ઇંગ્લિશ કરે છે એટલા માટે કરવું સેવામાં આપણને ઉપયોગી થાય મહારાજ ની સેવા થાય અને બીજાને સત્સંગ કરાવીએ કે એમાં ઉપયોગી છે એટલે કરવી પણ સ્થિતિ માટે તો શાસ્ત્ર નો અભ્યાસ અભ્યાસ ચાર પ્રકારે થાય છે ટાંટા રહેવું હોય તો બે માંથી એક હરખા તો એક ભાઈ નથી અભ્યાસ ચાર પ્રકારે થાય છે એક અધ્યયન ભણવું બીજું ભણેલા વિષય નું અર્થો નું ચિંતન કરતા રહેવું ત્રીજું ધ્યાન નયન એટલે ભણવું બીજું ભણેલા વિષય નું અર્થોનું ચિંતન કરતા રહેવું ત્રીજું ઘોષ કરવો પુનરાવર્તન વારંવાર કરવું સ્પષ્ટ ઉચ્ચારણ કરી ઉચ્ચારણ કરી અને ચોથું પાઠન બીજાને તે શાસ્ત્રો ભણાવવા ચારે અભ્યાસ કહેવાય પેલા તો ગુરુ ભણવું શાસ્ત્ર નો આવો મરે ત ભણતર તો ગુરુની સેવા કરવી આધિક નહીં લક્ષ્મી હારા કામમાં વપરાય તો શુભ લક્ષ્મી અને પોતે ભોગવવામાં વપરાય તો ભોગલક્ષ્મી કેવાય અને ઓલી બધી શુભ એ અશુભ લક્ષ્મી કહેવાય બીજી કે આડા આવળી થાય કે કબાડા બાદ દવાખાનામાં ઝગડા કરવા બાદ વ્યસનોમાં એ બધી જે લક્ષ્મી વપરાય એ બધી અશુભ લક્ષ્મી કહેવાય ભોગમાં વપરાય તો ભોગ લક્ષ્મી કહેવાય અને હારા કામમાં વપરાય તો એ શુભ લક્ષ્મી કહેવાય એવી રીતે આને ભણતર હોય એમ આનું ભણતર છે એ ભગવાન ની સેવામાં વપરાય તો એ વિદ્યા શુભ વિદ્યા કેવાય કાવા દવા માં તો અશુભ વિદ્યા કેવાય વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન પરિપીડ શું થાય આવડે છે સાધો વિપરીત મેતન જ્ઞાનાય દાનાય રક્ષ એટલે હું શું કે ધન અને શક્તિ છે એ ખળ હોય તો એ બીજા ને હરણ એમાં વાપરે છે અને સાધુ પુરુષ હોય સજન પુરુષ એ બીજા મદદ કરવા મદદ કરવા એટલે વિદ્યા છે એ આવી છે શુભ અને અશુભ હોય કે નહી એમાં એમાં શુભ અને અશુભ વિદ્યા તો શુભ જ છે પણ આ જ્યાં જાય ન્યા એ પછી શુભ અશુભ થઈ જાય છે જેનામાં જાય એ શુભ અને અશુભ થઈ જાય છે એટલે શુભ વિદ્યા તો એ કહેવાય કે જેનાથી એ અક્ષર માંથી કઈરમ અધિગમ્યક્ષર એટલે ભગવાન ભગવાન હૃદયમાં સારી રીતે એનો પેલું થઈ જાય તો એ શુભ વિદ્યા કેવાય અને બીજા મદદ થાય ભગવાન સેવા થાય કોક મદદરૂપ થાય તેમાં અધ્યરે થાય ગુરુને રાજી કરીને લીધી હોય એ ગુરુને રાજી કરી લીધી હોય તો એ વિદ્યા છે રાજી કરી અશુભ થાય પરશુરામ પાસે ભીષ્મ અને કારણે બે ભીડ્યા ભીષ્મ કારણે ભીષ્મ ભેડ્યા પણ પરશુરામ રાજી કરીને ભેડા એ નતા ભેડા રાજી કરી તો પછી બે લેડ્યા તો કોણ જીતી ગયું પછી બે ઝઘડો થઈ ગયો એ ઝઘડો તો કઈ પોતા હાટું નતો સ્વાર્થ માટે બે ઝઘડો થયો તો પરશુરામ ભીષ્મ જીતી ગયા એકવી વખત નક્ષત્રિ કરી પૃથ્વી એ ક્ષત્રિયો કાપી નાખ્યા એ પરશુરામ ભીષ્મ જીતી ગયા અને એનો એક કારણ હતો એની વિદ્યા સ્થાપિત થઈ ગઈ હતી તો પરશુરામ પા એનો ટાઈમે તો એ વિદ્યા કઈ કાયમ નો આવી અને ઉલટો મરણો એટલે ગુરુની પ્રસન્નતાથી વિદ્યા આવી હોય એ વિદ્યા શુભ વિદ્યા થાય બીજી કોઈ રીતે નહી અશુશ્રુષા ત્વરા શાઘા વિદ્યાયા શત્ર આ ત્રણ છે એ વિદ્યા ના શત્રુ છે આવે કે નઈ પાઠનો લીધો વખાણ કરે તો પાટ નો તમે તૈયાર કર્યો ભારે એમ કોઈ વખાણ કરે કાંદ્ર આવે અને જયારે બધું થી લે કેમ પાઠ નથી કર્યો તો એને એમાં એમાં ક્યાં રહ્યું એને શ્લાઘા એ પણ એવી માલિકાથી ઈચ્છા પડી હોય કે આપણે હારા ગણાય વિદ્યા ભણીએ તો આપણે હારા ગણાય કરતા હારા ગણાય ન ભયના હોય એના કરતા આપણે હારા ગણાય એ શ્લાઘા છે એ શત્ર એ વિદ્યાના શત્રુ છે વિદ્યાનું ફળ આવવા નું આવી જેમ કોઈ ની સેવા કરવાની ઈચ્છા નહી શુશ્રુષા એટલે સેવા અને અશ્રુશ્રુષા છે એટલે વિરોધમાં અભ્યો છે અમિત્રમિત્ર એટલે શું એટલે મિત્ર વિરોધી એટલે સેવા કરવાથી ભાગવું કેવું કીધું સેવાનંદ વિદ્યા ને ક્યાં સંબંધ છે સેવાનંદ વિદ્યા ને સંબંધ છે સેવા કરે તો જ વિદ્યા આવડે પણ આમાં એમ કીધું છે આખી જિંદગી કરે તો અહીંયા થાય આખી જિંદગી કરેદ્યા વરે આખી જિંદગી કરે આખી જિંદગી કરવાની છે આ ત્રણ છે એ શત્રુ છે સરસ છે બોલો તો વાક્ય ફરીથી પાછું પછી બીજે રસ્તા હોય ચડી જાય ઘડીકે આખી જિંદગી પર્યંત કરે શાસ્ત્ર અભ્યાસ તો જિંદગી આખી કરવાનો છે બે દઉં પછી નવરો બેવું બધા ને મૂસ મોડું એવું એવું ન તો એ શત્રુ ત્ર વિદ્યા ના છે કોક વખાણ માં મળે એટલે ભણવાનું બંધ થઈ જાય કારણ કે વખાણ હાટું ભણે છે નઈ કોક વખાણ એ વિદ્યા ને મેળવવા વિદ્યાનો આરાધક છે એ તો વખાણ નો આરાધક છે વખાણ મળવા મેળવે એટલે પછી બંધ થઈ જાય છે ટેસ્ટ તો વખાણમાં છે એને ટેસ્ટ ઓલામાં નથી વિદ્યામાં નથી ભણવામાં ભણવામાં તો કારહો છે કાર હો એટલા માટે લે છે કે સારું થવું છે એટલે એટલા માટે શત્રુ છે એ આગળ નથી હાલ અશુશ્રુષા ત્યા શત્ર ઉતાવળ કરવી શત્રુઓ છે એનો અર્થ શું થયો વિદ્યા ભણી ને પછી પોતાની ઈચ્છા રાખવી હું વિદ્યા ભણો તો કોક વખાણ થાય વિદ્યા ભણો તો ગુરુ ને રાજી કરવાથી કે ભક્તિ કરવાથી આગળ જવાય છે આમ વિદુરજી એ સેવા ના કરવી વગેરે ને શત્રુ કહ્યા છે મનુ મહારાજે ગુરુની સેવા કરવી તે વિદ્યા મેળવવાનું છે તથા ગુરુગતામ વિદ્યા શુશ્રુષુ રધિ ગતિ જેમ કોદાળી વગેરે આવશ્યક સાધનોથી જમીનમાં ઊંડે સુધી ખોદકામ કરનારા મનુષ્યને પાણી મળે છે તેમ સેવા કરનારા શિષ્યને ગુરુમાં રહેલી વિદ્યા મળે છે કલ્પલતામાં પણ કહ્યું છે કે ગુરુ શુશ્રુષયા વિદ્યા પ્રચુરે અથવા વિદ્યા પ્રાપ્ય પ્રાક સંસ્કાર વરાચવા સાધનોથી વિદ્યા પ્રાપ્ત થાય છે ગુરુની સેવા કરવાથી વિદ્યા મળે છે ભણવા માટે પુષ્કળ ધનનો ખર્ચ કરીને વિદ્યા મેળવાય છે પગાર દે શિક્ષકો લાવે તો ચાર ફેસ ચાર ફેસ માં વિદ્યા આવે છે એક તો ભણે પછી મનન મનન પાછું રિપીટેશન કરે મનન પછી સહાય કોઈ ભણે ભણાવે એવું કરે ત્યારે પછી કાળે કાળે કરી દે કાળે કરી માલિકા પડી રહેતો શ્રવણ મનન કરી રાખે તો એ પાકે પાકે એટલે કે જ્યાં ઉપયોગ જોતો હોય ત્યાં એને કર્ણ ને જોતો તો ત્યાં નો આવ્યો ઉપયોગ ને ભૂલી જ ગુરુ ની સેવા કરવાથી વિદ્યા મળે છે ભણવા માટે પુષ્કળ ધન નો ખર્ચ કરીને વિદ્યા મેળવાય છે કેટલું લાંબુ છે પૂર્વ સંસ્કાર હોય તો વિદ્યા મળે છે અને કોઈ ઈષ્ટદેવ અથવા મહાપુરુષ ના વરદાન પણ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે સ્વામી મહારાજ